રાજકોટ જુનાગઢ અમદાવાદ બે હજાર એકતાલીસ નાગણીસ બે ઓગણીસો પંચ્યાસી ગુરવા પ્રથમ પ્રકાર નું અગ્નિ સાઠ નું ચાલુ પૂછ્યું છે હે મહારાજ સત્સંગમાં રહેતે થશે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાન ની ભક્તિ વૃદ્ધિ પામતી જાય તેનો શો ઉપાય છે પેલેથી આપની તબિયત ઠીક નથી એટલે બોલાવું બોલું બેન બધું માટે રાત્રો છો લેવી રીતે એ વાંચ્યું ન હોય જગત માંથી મળતું ન હોય અભ્યાસ ન હોય આમ કઈ તરત આપણે સાંભળવા બે ને આવડી જાય ન ગયે બદલવું જોઈએ મહાનુભવાન સ્વામી પછી મહાનુ મહાનુભવાન સ્વામી પૂછ્યું હે મહારાજ જેટલા અવગુણ હોય પામી જાય અમદાવાદ એક પટેલ ની વાડી ગયેલા નવા સાધુઓ નવા બંધાય પછીરો બંધાતા કરે વાડીઓ માં એ વાડીઓ માં નવાઈ ગયા સાધુ ના આવીને તરત ભાગી ના જતા પેલા બટલિયા ને જનાણી કરે જોડી કે તલ હોય તો તલ પતાહ હોય તો પતું પણ બોલાવી ને કે આવો પટલ આવો પ્રસાદી પ્રસાદી સાંભળેલી લીમડા ઉપર દ્રષ્ટિ જોઈ પાટા થાય એવા છે લીમડા મકાનમાં ધીરે રહી પટેલ આ લીમડા તમે વાવેલા પેલાથી નાનો હતો પટેલ ને આનંદ આવે ને ધીરેન્દ્ર કે સ્વામી કે પટેલ ગ્રામમાં મંદિર કરવું છે હજારો જેવું ભગવાન અંબાળશે દીકરા જેવા એને કાપવા કે બીજી ત્રીજી પેરે કહ્યું ત્યાં પડખા વાળો કહેશે એ મહારાજ પટેલ દીકરા નથી દીકરા કઈ તો તૈયાર કરો લીમડા લીમડા મીઠા દીકરા જેટલા લીમડા આપે એટલા દીકરા ભગવાન આપે તમે લો પડખે બેઠેલો અને હમું જાય તો કાપુ લીમડા અર્ધ તો અર્ધ અર્જનો ચોથો લઈ જાવ એમ ચાર લીમડા આપેલા ચોથા માં થોડા દાળા પાંદડા કઈ ખારા એસી પટેલ નજ રાખ દેખાય થોડોક સંસાર માર્યો અને પછી પાછો ત્યાં ઘાસ ગયો અને આ ત્રણ નાન પણ દીકરા અને માહા મોટા ભાદો થઇ ગયા એના પવિત્ર હશે પાછી વાત ચોખી થઈ ગયે એટલે લીમડા દે એટલા દુકડા થાય એ લીમડો એને ત્યાં જન્મ દે લેવો ભાઈ વાત છે અને મેલા એક વૃદ્ધા વાળા સ્વામીલા અરધા અમારા નરતા તમારા ઘરે ઓલારિયા ના લીમડા સાધુઓ સમરથ પવન મહાનુભવન મહાનુભવન અમદાવાદ હનુમાન કરવું એ આપડા ગુરુ ની વાત છે બોલી ને આપે એટલે એ અભિમાન થી અભિમાન ફળે ને કોઈ બી ન ફળે ઈશ્વર ની ઈચ્છા થી સંકેતિક ઉભું થાય છે એવડ ફળે પછી મહાનુ સ્વામી પૂછ્યું છે હે મહારાજ સત્સંગમાં રહે જેટલા અવગુણ હોય એ સર્વે નાચ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાન ભક્તિ મૃત્યુ પામતી જાય એનો શો ઉપાય છે આપડે બધા બરાબર કહ્યું છે ને પ્રશ્ન જ એવો છે એ ચર્ચાઓ થતી આપણે પોતાના દોષ ને ઓળખીએ ને પછી શ્રીજી મહારાજ બોલે છે કામી પણ નો દોષ પલઠે તો ગમે તેવો નિષ્કામી હોય તો પણ અતિશય કામી થાય અને મોટા સમજે તો પોતે પણ એ સર્વ વિકાર થી રહીત થઈ જાય અને પાપો હરિભક્ત થાય છે બરાબર ઓ છે એ બરાબર છે પણ એ હરખું આવું જઈ બોલે આવે ભાવના છે એ તો હૃદય વસ્તુ છે બોલો પાકાણ છે અભાવ રહે છે અને એક પરમેશ્વર ના વિશે અચળ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે પરમેશ્વર ના દાસ નો ગુલામ થઈ ને રહેવું સ્વીકાર મહિમા બોલે મહિમા ક્રિયા માં એમ જાણે છે એ સર્વ ભક્ત મોટા છે હું તો હરિભક્ત આગળ હતું સાધુ થવા આવે ને આપણે વાલી વસ્તુ જરાક આપે તો નો લેતા એમાં સારી મનાણી એટલે ભગવાન માં ગૌણ થયું ને એટલું શું છે એમ છે માળા ભગવાન અંબાવા માટે પણ એના રૂપ માં આનંદ આવે છે એટલે ભગવાન ગૌણ થયા ને ભગવાન ગૌણ કઈ પણ હોય એમાં સારી મનાણી એટલે ઈ વસ્તુ ન જોઈ અને એક બાજુ મૂકી દેવી જોઈએ પોતે ન વાપરે સારી એટલે એને પોતે ન વાપરે કારણ પોતે વાપરે એટલે એ બસ માળામાં ચૂક માં માળામાં નહીં પણ રૂપ માં તો દેખાય અભ્યાસ હતા એનો રાખવાળું પદાર્થ હોય ગુરુ આપે તો ચલો ના પાડે એ મારે અને તેને દિવસે દિવસે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે વગર કઈ વધે કેવું આ તાળું જાય તાળું તને દિવસે દિવસે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ જો વૃદ્ધિ પામતા જાય છે દુનાગઢ ની હવેલી પડી ગઈ ઉપલે રહેતા હોય ખબર પડે કેટલા વાગ્યા તો હા હા હા તો સ્વામી બીજા આવી ગયા છે તો ક દોડતા આવે લાકડાના દાદરા ધબ ધબ આવતા હોય મારો અવાજ ક્યાં કરો પકડવાનો પછી જે વાતું થાય એ સાંજ સુધી વાતું થયું હોય કથા વંચાણી હોય એ રાત્રિય પ્રક્રમ અમે જાતા મારા માં આ દોષ છે મારા માં આ છે એક બીજા ના વિચારો ની આપણે પ્રક્રમ કરતા એનો અભ્યાસ થાય વાત હવે સંત દયા કરે ભગવાન દયા કરે તો મારો મૃત્યુ બદલે આપડે જાહેર કરીએ ને ત્રણ કાચ વાળું ઉપર વયા જતા રાત્રે અને ત્યાં પ્રકમ માંચ વાળું ફનસ ચોપડી કરી અક્ષર દેખાય દેખાય નહી પૂરો હોય આને પાછું વાંચવાનું ભણવું ભણનારા નહીં વચમાં હરવાયારે ગોળ ચક્કર બેસે પંદર જણા હોય તો પંદર જણા ગોળ ચક્કર લાંબુ ચક્કર થાય ઓલું ટૂંક ચક્કર થાય પણ એ કોડિયા ને અજવાડો એ વાંચે કોડિયો અહીં વચમાં હરવાય ત્યારે ચક્કર બેસે પંદર જણા પંદર જણા ગોળ ચક્કર લાંબુ ચક્કર થાય તૈયાર કરવો તમારે અહી કરવું પડે ને કોડિયા નું નથી કોઈ દેવ તો હાથ દાડો ત્યાં આ દેવો થઈ ગયો સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ અરે અમદ અઢાર ફાગણ સુધી ચતુર્દશી ના દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ આગળ આથમણી દ્વાર ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા ને લે ચંદન ની અર્ચા વિરાજમાન હતી અને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા પ્રશ્ન ઉત્તર કરો પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ ભગવાન અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો ભગવાન વિશ્વાસ હોય જે આ મને મળ્યા છે તે નિશ્ચય ભગવાન છે તથા આસ્તિક હોય તથા ભગવાન જે ઐશ્વર્ય તેને જાણે જે ભગવાન છે તે બ્રહ્મ મહોલ ગોલોક શ્વેદ દ્વીપ એ આદિ જે સર્વે ધામના ના પતિ છે તથા અનંત કોટી બ્રહ્માંડ પતિ છે તથા કરતા છે અને પુરુષ કર્મ માયા ત્રણ ગુણ તત્વ બ્રહ્માદિક દેવ એ કોઈ ને આ બ્રહ્માંડ ના જાણે નહીં એક ભગવાન પુરુષોત્તમ ને જ કરતા જાણે અને સર્વ ના જાણે એવી રીત ની સમજણ સહિત જે પ્રત્યક્ષ ભગવાન ના સ્વરૂપ વિશે નિશ્ચય તે પરમેશ્વર ને વિશે અસાધારણ સ્નેહ કારણ છે ભગવાન નો વિશ્વાસ હોય અને બીજું ભગવાન નું માહિત છે ગોલોક વૈકું બ્રહ્મોલ એ આદિક ધામ પતિ છે અનંતકોટી બ્રહ્માંડ ના પતિ છે અને ભગવાન આનંદ કોટી છો ને એ કોની લક્ષ્મી આ પ્રમાણે છો ને પ્રગટ ભગવાન બેઠા હોય ને એનો પેરો છે શું અત્યારે તમારો નથી આ પ્રગત પ્રભુ જયારે પૃથ્વી ઉપર હોય નહી અઘરા માં ઘરું અત્યારે માનવું એ તો માની લઈ ક્યાં એમાં કઈ કઈ આદાર નથી આવતા માની લે જો ના ઘર માં ગયા અને દરવાજે વહેર્યા કઈ ધ્યાન રાખ્યો નહી ભગવાન કોણ કે ભગવાન કહે કોઈ એ બી આ કઠણ હતું નિષ્ઠિ અને એ પ્રગટ માં તો બઉજ કઠન આજ તો કોઈ ભગવાન ભગવાન બોલીએ કોણ ના પાડે એ દીકટ આ પેરો પ્રગટ નો છે પ્રગટ જયારે પૃથ્વી ઉપર હોય એને ઓળખવા ભગવાન છે આપણી પેટે ખાવું પીવું બેસવું બોલવું ચાલુ મારું તારું પક્ષપાત બધું દેખાડતા હોય પક્ષપાત દેખાડે એમાં કેવી રીતે એને ભગવાન માને આ નિશ્ચય આપણે કરી લીધા છે શું હમને ચલાવું એટલે ચાલતું છે નહી આ જે ભાવો આવે ને એને થોડાક વિચાર કરવા છે કે આપડે ક્યાં ઉભા છીએ આ શું કઈ આપડે એમાં ભયું છે થઈ ને અને ભરસુ નહી ત્યાં સુધી ઉદ્ધાર નથી એ નક્કી બાંધી લેવું જોઈએ કારણ કે નક્કી કરેલા શબ્દો છે આ કઈ પછી ફેરવવા જેવા નથી ભગવાન ભગવાન ના વખત અમુક માણસો ને મનાવો છે ને અમુક માણસ ને આ મનાવો છે ને ભગવાન ના વખત માં અમુક ને જ હતારમાં છે ને એક લક્ષ્મણ હનુમાન જે અને સીતાજી કયા છે બાકી નહી બાકી વાળા હોય કામમાં ભેલા ભાઈ બધું હા વાત પણ નિષ્ઠાની વાત આવી તો અમુક ગણતરી ના બેઠે જ હોય શ્રી કૃષ્ણ ભગવાન હતા તોય ગણતરીને ઉદ્ધવજી જેવા અર્જુન જેવા અને અર્જુન જેવાને સંશય થયા તો એને અમદાવા બેઠા હામાં ભગવાન જ આ ભાવ એને ફગાવી દે એટલે સમજાય નિષ્ઠા આવે બોલે નિષ્ઠા હોય ભાઈ નિષ્ઠા કરવી પડે ભાઈ આ છે ને પ્રગટ ના પેરા છે આ શબ્દ એ શબ્દ થી હોય ને ભ્રમણા તો જગત એમાં એ જગત એમાં જ ભ્રમણા ખાઈ જાય છે ભગવાન અમે છીએ તૈયાર બેઠા હોય અને ભગવાન હોય પછી વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યો છે એવો ભગવાન નો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ના થાય તેનું શું કારણ છે ભગવાન ભગવાન કંઠલ કરી ને છું હોય બધું ખાડો પુરાવો નહિ નો પુરાતો હોય નિષ્ઠા એ બોલ્યા નથી એ ક્રિયા માં દેખાય સ્વામી બાલ હતા ભલે મારી ઉંમર નાની હતી પણ મને દખાતું સંતો બધા દોરી ને આવે એમ સ્વામી માવલતા હોય ત્યાં આવીને બેસે રામજીભાઈ ને આવેલી જગ્યા છે જો એ ભગવાન નો આવો મહિમા જાણે છે તો એને ભગવાન અસાધારણ એક છે પણ એ જાણતો નથી એ જાણતો નથી આવો મહિમા હોય તો એને ભગવાન માં છે પણ એ પોતે જાણતો નથી જાણતો નથી જેમ હનુમાનજી માં અપાર બળ હતું પણ કોઈક જણાવ્યા વિના જણા નહી અને જેમ પ્રલંબા ચોર બહાદેવજી ને લઈને ચાલ્યો ત્યારે પોતામાં બળ તો અપાર હતું પણ પોતે જાણતા ના હતા પછી આકાશવાણી એ કહ્યું ત્યારે જાણ્યું તેવી રીતે અસાધારણ પ્રીતિ તો છે પણ જણાતી નથી જણાતી નથી સ્વામી નારણ દાસજી ની પાસે એવું વધારે એમાં કોક કોક આવી વાતો આવે નીકળે બચી સ્વામી બઉ સ્પષ્ટ વક્તા હતા સ્પષ્ટ વક્તા હતા તરત સાધુ ને કહી દીયે તમારી સ્થિતિ પેલી તપાસી તમે ક્યાં ઉભા તો પેલું જવો પછી પ્રશ્ન કરો અને આપડે જરા પ્રશ્ન કરનારાઓની એવી જ હોય કે આપણે સમજવા પૂછવું અને આપડે તો સમજીને બેઠા છે અને બધા વચ્ચે હું ડાયો કેમ કેવા એમ જાણીને જ કામ કરતા હોય બધા સાધુઓ તો એમ જાણી જ કામ કરે આવડા હજી કઈ કરજુ હોય એને કોઈ પગે લાગતું નથી એ જાવ તો પગે લાગે ને બધા હાજો હ અને આપણને બધા પગે લાગે એટલે આવડા જ્ઞાન થાય જ નહીં કોઈ દી આને કોઈ દી જ્ઞાન ના આવે જેવી નથી વખી પ્રકૃતિ બદલી ગઈ હોય હીજો ભાવ આવી જાય આખો બેટા સ્વામી બોલે કેમ જોશો ભાઈ સમજી જવા તો શું બંધ જવાય હા સમજો સાંભળ્યા હા ઉતરે નઈ હા આ જો પ્રગટ ભગવાન હોય ત્યારે એનો નિશ્ચય પ્રગટ માં તો બહુ કઠન છે અત્યારે પ્રગટ નથી એટલે આપણે માળા ફેરવીયે છીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને એના ભગવાન માનીયે છે બોલીએ છે પણ હામાં નથી દેખાતા એટલે આમાં તેઓ માનતો હોય એમ થતા એ પોતાને ખબર ન હોય આવા પોતે હોય એને ખબર ન હોય નઈ એને હનુમાનજી વાત કરી એને ખબર નતી એ હનુમાન ની જે વાત કોક હોય લાગત હોય હનુમાન ની પોતે પોતે ન હોય અને જીવ પ્રાણી માત્ર હનુમાન ની ગાડી બેહવા માંગતો હોય પાછો શું ધરે પણ આવે જ નહીં ભગત નો થાય જરા ગુણ આવ્યો હોય ને કે હું છું એક નક્કી થઈ જાય એટલે નક્કી થયું એટલે એમ ઢાકણું લેવાય ગયું હવે પ્રવેશ કરે નહી બીજું કઈ અતિ નિર્માની થાય ત્યારે આ ગુણ આવે આ ખરેખર આપણે ત્યાગી ધા આવ્યા છે આપણે માટે ઉપયોગી છે આ રીતે આવીને ખાસ એ તપાસનું જોયું કે મારામાં ગુણ કેટલા નવા આવ્યા અને મેં દોષ કેટલા કાઢ્યા ઈ બેનો સરવાળો તો મેળવવો જોઈએ ને દોષ નીકળી જતા હોય છે ને કે સમાજ થી સામે છતાં એને દેખાય નઈ એટલે એ તો બઉ નિર્માની પડ્યા હોય છે આવા મોટા હોય ગુણ મારી નિર્માની રીતે પડ્યા એટલે ગુણ ને ઉભા ન થતા હોય તો હોય જ હોય પોતાના ગુ નું માન ના આવેલ અને નિર્માની ભાવે વર્તે છે હરીફ માં ઉભો રેલા છે હે એને આવી છે કેમ થઈ રહો છો તમારી સ્થિતિ ની તમને ખબર નથી પડતી તમે જો આકાશમાં અક્ષરધામ માં મોકલો તો પહોંચી જાય ઈ વાત કરવામાં અમને વાંધો નઈ એટલે અમે ઈ સ્થિતિ બેસી જાય ક્યાં વાંધો પોતાના દોષ મૂકી મુક્તા સ્વામી પ્રીતિ ના બળ ને જણાવ્યા નું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલે છે સત્સંગ અને સત્સા નું શ્રવણ કરે તેને ભગવાન વિશે અસાધારણ પ્રીતિ છે તે જણાય આવે છે જણાવી એટલે શું એ તો શબ્દ બોલી ગયા બોલો આપણે સત્સંગ કર્યું છે એ બોલો ને જ્યાંથી આ ટળે અથવા જણાય એના મુખ્ય સાધન સત્સંગ કયો એ સત્સંગ આપણે કરીએ છીએ કોઈ કરતો નથી કરી દોષ ટાળવા કરે છે બોલો જવો તો દેખાય બનવું કેમ હાર હો પણ લગભગ ન હોય કારણ કે આપડે કેવાય ગયા હું હારો છું એ પેલું નક્કી થઈ ગયું એ કોઈ ખસે જ નહી મારી વાત ખસે ખસે જ નહીં કોઈ એટલે પછી ઓઈનું આવે ક્યાંથી માલિવ ભરાય ગયું પછી ઓયું ન ભરાય ભાઈ શીસા માં ગંદકી વાળું પાણી આખું ઠેઠ ઉપર ભરાય ગયું પછી નદી હાલી જાય એની વંચમાં દી સીસો મૂકો નદી ચોખ્ખી છે પણ ઓયનું માલિપા ભરાઈ ને પીડ્યું છે એ નીકળી આવીને નદીનું પાણી આવે જ્યાંથી માલિપા ંદ સ્વામી એ પૂછ્યું છે દેશ કાળ અને ક્રિયા ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ કે સંઘ છે કે બીજો કોઈ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દેશ પૃથ્વી કેવાય પણ સરખો છે પણ અતિશય સમર્થ પુરુષ હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય ભૂંડો કાળ હોય ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારા થઈ જાય છે અને અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશ માં રહેતા હોય તેને યોગે કરીને સારો દેશ ને સારી ક્રિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડા થઇ જાય છે તે પુરુષ જો અતિ હોય તો એ સર્વે પૃથ્વી દેશ કાળ અને ક્રિયા એ પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્ત આવે આપણે શું આપડે લાભ નું બદલું પ્રવર્તાવતા હોય એ પ્રયત્ન કરવો પણ એવા છે એમ કેવી રીતે જણાય સ્વભાવ ને ગણારો આવે તો મગાતો હોય છે આપણે વાંચી તો જઈએ છીએ પણ એને મેલ તો મેળવો પડે ને દરેક માણસ પોતાના સ્વભાવ ને હાંચવી બે છે એને છોડવો નથી હારું થવું છે એને છોડવો નથી અને હારું થવું એની ઉપર તો બિસ્કુલ આમ સામે આખું દ્રષ્ટાંત દેધું પમર ગીંગો ભેળા થયા તો ગોળિયું વાળતો મટેજ નહીં હવે એને સુગંધ આવે જોઈ હતી એ ક્રિયા તો મૂકી દેવી જોઈએ ને મૂકી દેતા હશે નવરા બેસે ને ગોળીઓ વાળવાની જ વાતો હાલતી હોય આપડે બરાબર થઈ ઓલું બરાબર એટલે ઓછું આવે ક્યાંથી આરંભ માં જ ભગવાન હોય ત્યારે એને ઓળખવા આવા સ્વભાવ હોય તો ઓળખ અને આવે ભાઈ પણ પ્રગટ હોય એની ક્રિયા માં દેખી ને તરતાવું પણ આવે છે આ મોક્ષ નો માર્ગ સહેલામાં સહેલો પોતાની ભૂલ ને ઓળખી બેલી કાઢવી ઘરમાં રહેવા જવું હોય તો ગંદકી કાઢી ગંદકી પડી જાય ત્યાં લગી તમે માલીબા રોજ કેવી રીત ત્યાં જીભ કોઈ પણ ગંદકી કાઢવા માંગતો નથી ગંદકી કાઢવા માંગે કોઈ પણ ગંદકી છે એમ ઓળખતો જ નથી હું તો બરાબર સાબુ જ ગંદકી ને ગંદકી તરીકે ઓળખતો નથી અર્થ છે જો ભગવાન તરફ જવું હોય તો ગંદકી સાફ કરો પોતાનીઓ બીજાની નહિ આપડે બીજાની સાફ કરીએ પાછા વાણિય વાણિયો જીભે જીભે કોક ના નિંદા કરીને સાફ કીરો કેવાય એટલે તો હું તો જોઈએ ને કે હું આ બધું ઉખાડું છું પણ ખૂણા ખચકા ગંદકી પરિસાન જેમ કરું વચનામતા આપડે ભાઈ લે છે મહાનુભવાન સ્વામી મોટા સાધુ મુક્તા સ્વામી જીવ ના ભલા ને માટે કહ્યું બોલો અને તે પુરુષ જો અતિશય સમય તો એક ગામ માં પ્રવર્ત આવે અને તેથી ઉતરતો હોય તો એક ફરી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે એવી રીતે જે શુભ અશુભ જે દેશ ક્રિયા તેના હેતુ તો શુભ અને અશુભ એ બે પ્રકારના પુરુષ છે એવું જ નહીં નથી પ્રવર્તી વ્યક્તિ સાધુ ગામતી મેયત્ન કરશુ બિલકુલ આ ની અંદર સરસ ભગવાને કહ્યું ભણો સો વાંચો સરૈયું કોણ કાઢી સર આ સરવૈયા ના શબ્દો મનુષ્ય દેહ મળ્યો હવે ખોટું ખોઈ ન ખાય અને આપડે જીતી જાય એમાં શબ્દો છે બધા આપડે કઈ ના નહી ઘણા જન્મ આપડે ધારે કઈ વાંધો નથી આમાં થાકે એવા નથી જીમ થોડું મરી જાય જન્મધરતા ખબર આપણે વિચાર નથી કરતા ખેદ નથી થતો એમ નઈ અત્યારે જે કોઈ દેશ કાળ જગત પરના જગત પરના સત્સંગ ના એ પાંચ પચીસ વર્ષ પછી આવો સત્સંગ હશે ઓછા વધારે આ જોગ મળ્યો છે આમાં પોતાની બુદ્ધિ નું દાપણ અને આવનું આ ડાપણ નો લઈએ તો નુકસાન ની મજા ગણવા જઈએ હે જરૂર અને કેદી આ દે ન કઈ બીજે દેહ એમ કેશું તો બીજો દેહ તો જયારે આ પડે પાછો જન્મે વળી વીસ વર્ષ નો પચીસ થાય કેદી સાંભળવા આવે ને ત્યાં તો આ મહિલ કઈ ન હોય પાછું સમજુ ને આ મહિલું કઈ ન હોય પાછું કે મે ખાય એ પાછું એમને એવો જન્મ થયા લગ્ન માટે આપણે નાદ જાત તમારે ગ્રસ્ત માં બધું હોય કોઈ કોઈ નું નથી નક્કી છે મા બાપ પરણાવી દે છે પછી ધંધે ન ચડે નોખો કાઢે ભેળો રાખે કોઈ હગું નથી એમ મને લેતું નથી સ્વાર ની હગાઈ માં બેસી ગયા છે અમે આ સાધુ થયા હોય તો એને મોટામાં મોટું આવરણ આજ આને દીકરા દીકરી સગાં સંબંધી એ નથી પણ સ્વભાવો વધી જાય તમારે તમારે સ્વભાવ ઘટે વધે તમારે તો કરે એટલે ટાટાથી સ્વભાવ ઘટે આને બદલ તમે આપ જોડો છો એટલે આના સ્વભાવ વધે આ તો ડાયો છું એમ નથી ભાઈ ગયું એમાં નજી હું ક્રિયા કરતો એનું માન આવી જાય આવડો તો ખોવાય જ ગયો ઉદ્ધાર કેમ થાય તો આ તો નિર્ણય ની વાત આવે ને એની વાત કેવી બાકી તમારું હમેજ હાચી છે તમારે હાથ જોડાય મહિમા ગવાય બધી વાત હાચી અને એવડા ઈ માની લે કે આપડે ઉદ્ધારઈ ખોવાઈ ગયા બીજેથી સુગંધ ભરશે ત્યારે કમા ભલો ખોટું હોય કેજો ભાઈ તમે વક્તા કેવા માધ્યમ કેવાય ને બરાબર છે કેવું આસુ પડવા જોઈએ તો વાત હાજરી પડે એટલે એ પ્રમાણે આટલે રડવું આવે પણ નથી થતું હું જ્યાં માનીયે છે આપડે તો તૈયાર થઈ ગયા બસિચંદી કાઢવું તો પડે અને પછી થાય થોડું થોડું થાય છે એ તો જે વર્તમાન કાળે મળ્યું એનો ઉપયોગ લઈ લેવાનો હોય રાત છે કલાક આવો છે સરવડ હોય રેવાની કલ્યાણ ની વાત કરે છે કોણ ઘર માં કારણ કે આપડે એને કરતા નથી ને એ આપણને કરતા નથી કોઈ ખબર ખબર માર્ગ માં લાગુ પડે છે લાગુ પડે છે એટલે તમારે એમ જ જાણવું જોઈએ તો બધા બરાબર છે હું હું મેળે વિચાર કરે તમે સભા તો હમણાં થઈ ત્યાં એકલો બેઠો આવતા હોય બઉ આવે વિચારો ભાઈ કારણ કે મને સ્વામી બાલ મુકુદાસજી નાંદા સ્વામી દેવત ના જોગ ને સંતોષ બદલ એકલો એકલો વિજયા કરતો તમે આ પણ એક કેટલો આત્મસંતોષ કે દેદી મેં મળેલા સાધનો ઉપયોગ કરી લીધો હતો એટલો એક આત્મસંતોષ સ્વામી ના હતા તું એમ છે હવે રેછો એમ મળવા તું નથી હોલે હું મોઢું મલકાવું અને પગે લાગુ એને એ સમજણ કરું પાછો અંગ નો બદલાવ મારું આખા મંદિર ની ધૂન કરાવી હાથ પી આડા પીડા બીજા કરાવી ખરી પછી આ બે કદાચ આગેવાન સ્વામિનારાયણ રાજના મુખિશ મુકુ હરિનાયન પુરાણી હતા સોમ પ્રકાશો કે જાણું કંઠી બાંધવું છે મોટા હતા ભણેલા હતા ડાયા હતા હું દાંત કાઢું સ્વામી પણ તૈયાર આવ્યા બેસુ તારું ધ્યાન રાખશો તારી બીજે વાંધો ને કોઈ આડા આવડો કંઠી પાંચ વિસ્તારે દે તો ભારે વાત છું બીજાના ગુણ લેવા એ વૃત્તિ અખંડ હતી આજુ અહી બેઠો છો ડરતા હોય કોઈ ને એ ખબર ન પડે અને એ વખત ના દસ કાળો અમારું દુનિયા બદલી ગયું આજે જોયું ના હોય એ બિચારા ખુ અંબા જે ખાધું જ ન હોય ફરવી બઉ કઠણ વાંચ મેં પાઠ કર્યો એનો આનંદ હું વાંચું છું એનો જ આનંદ પેલો વર્ગ નો આ બીજા નો વાંચતા હોય અને એકલો વાંચે નથી વાંચતા પાછા વિચાર ન કરે બીજા નથી વાંચતા નાખે આમ તો બધા સુમુખ હોય દઈ નહી હોય પણ એના પૂર્વ કર્મ છે ને એ આડા ફરતા હોય એટલે ઓલા સંકલ્પે ટોળી નાખે આવી હોય બધું હારું હોય પણ ઓલા પૂર્વ ના હોય ને એ આડા ફરે એને યુ ઓળખે જેમ વાત કરીએ સત્સંગમાં પીડાતા હોય એ કઈ થોડું મહિનુ હોય અને પછી નો મહિનુ હોય તો એ ભૂવાઈ ગયો હોય આ બંધ ન હોય તો બંધ આવતો હોય હવે અત્યારે પાછા હરખા નહીં ઉડી જાય એટલે આ જગત ને આરે પાછા ચડી ગયા લગન થઈ ઉડી જાય પાછું